ને ચાલીસ મીટર આવેલીસ મીટર આટલું બધાય આવી રીતે માર ખાવ્યા નથી ગયા તમે જોયું વિચાર કયા ધ્યાન માં ના હગાવી લેવો તમારી મરજી હગાયા પછી મારા દીવ ઘી નહી પૂરતા શું હોય દી એ સાંકવા દો અને ઘી પૂર્યા કર્યો એટલું આ કઈ કામ ભાઈ અઘરું નથી ને હરગ્યા પછી આનંદ કાળ નો બહાર ગીત હરી જતું હતું એવું છે આ તો આ તો વિજ્ઞાન છે કામ જ કાઢી ના આજ્ઞામાં મારી આજ્ઞામાં રહે પાંચ આપીએ સરળ થઇ જાય આ સંસાર નું સરળ કામ થઇ જાય સંસાર નું કામ ન સરળ થઇ જાય એકદમ સરસ અને પેલું તો હોય કારણ થોડું જ્ઞાન લઈ લે ને એ બી આમ તો બધાને એ અમેરિકામાં એ તો અમેરિકામાં બધાને વાતચીત કરી શકાય છે એ બેઝિક રીતે બહુ સારું સમજાવી શકાય બેઝિક રીતે આ ના સમજાવી શકાય એટલે આ બેન ને લગ્યો હતો કે મારે તમારી પાસે નીચે તરીકે બેસવું પડશે આ બેન ને કાગળ આવ્યા મારે તમારી પાસે જાણવું દાદાનું હું જ્ઞાન હું દાદું અને તો સરળ માણસ એટલે નાનું છોકરું હોય તો એના સીચે થઈ આઠ કલાકો કામ કરતા હોય તમે છ કલાક મળી શકો એવું બધું ભીડ માં ઘેર હોય છે ખરો એટલું કારણ છે દરેક બાળકો દરેક બાળકો લાવી નાખે જલ્દી આ તો ગુજાય અત્યારે ગુસાય એક ત્રીસ સાણ કલાકમાં થશે પિસ્તા પૂરી કરી નાખે અને એક દોઢ કલાકમાં પિસ્તા પૂરી કરી નાખે છે પેલી ગુજાય ખરેખર બુજાય ખરા નહીં ગયેલા ને બાકી અને કોઈ આમ ગુજાતી ના હોય તો દોઢ કલાકમાં કલાકમાં કરી નાખે ન કેવળ જ્ઞાન જ પછી આ કાળમાં એટલે કેવળ દર્શન થઈ નું પૂરે શું થાય છે દર્શન થઈ કેવળ દર્શન થઈ નું પૂરે એક અવસારી બે અવતારી પછી આ તો આજે પસ્તુ નથી બધા હનુમાન પ્રસાદ કઈ વાતચીત કરતા નથી તમે વિભાવ કરે છે સ્વભાવમાં આત્મા જગત નથી આ વિભાગ તમે બધા આખા જય નો દેન બધા હં ગયા છે ને વિભાગ વિભાગ નો તમે જુદું સમજ્યો આપણી ઈચ્છાઓ ઉત્પન્ન થઈ વિરોધ ઈચ્છાઓ ઉભી થઈ એવું એવું માને છે બધા આખું જઈ આખું જઈ ની જમવા બધું લગાવ્યું છે બધું છે તમને સમજ પડશે બે વસ્તુ ના મિલન વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે તમને સમજાવ્યું નહી તો મોટી રાખી હતી કે એને તો આ બધું આખો માર્ગ જ થઈ ગયો છે માર્ગ થઈ ગયો છે કારણ થઈ ગયો છે સમજે ને તમને સમજાવ્યું હા આપડે આ આવી કંપાઉન્ડમાં છે તે બાદમાં છે આપણે આરસપ ગળાવા છે આપણે દેરાકરના બાદમાં તો આપણે કન્ટ્રાક્ટર આવે આરસ પડ બધા ઘરે ગાલે બધા ઠીક કરે ત્યાર પછી આપણે પાસ કરવા જોઈએ પ્રેસિડન્ટ સંઘના પ્રેસિડન્ટ અને તે ઉગાવે પછી હરી પર ચાલે અને પપ્પા અરી વાગ્યા પાસ કરવા અને ઉગાર ચાલે ત્યારે ઘરમાં ના લાગે ભગવાની ત્યારે પ્રેસિડેન્ટ થઈ ગયા અમારે પથરા થાય જેમલા આ જિલ્લા આપ્યો છે લેતેના બે સભ્યો પ્રતિસવાધ યોજવાનો પ્રતમાન જાય છે કેમ તો દલદૈન આ બેના દેવા ભીમાં સંમેલન થી વિજય પરણમ સોના આના કાઈબીનો કારણે સમજ્યા આ કોઈ ના કાઈબી સોથી લેવ રૈના રે બીનો એક દાંડી કરુંગા વિજય પરણમ વિજય પરણમ આ લેવું તો ત્યાં હેરો હેરો કે ટકા આડો સભાવ કહેવાય કેમ પોતાના સ્વ છે જેમ પતંગ સ્વભાવમાં વિશેષ પરિણામ થયેલું છે આજના દાખે હે આયે રાયા દે કે દાખે રાયા અને ગયા આ દાખે પછી કે નામ નો હોય તો કે તો ભાઈલા જે તો ભાઈલા આ તો આપ ભાન કે નડા કો આ કે ના પાંધી થે છે ને સોફી એમે જે દ્રષ્ટિ રહેવા આ દ્રષ્ટિ નો ખાસ વિશેષ છે હા એમાં પહેલી દ્રષ્ટિ રહેવા હા એટલે જ આમાં બોલો આ નિશ્ચય નું ધ્યાન કરી જાય થાય કરી જાય આવાથી ભૂલી રાખવી પડે ને ના રાખવી પડે એટલે વ્યવહાર ના બધું કે સારું થઈ જાય તમે એ તો લોકો આત્મા તો પાપી ગયા મારા હાથમાં પાપી છે એવું બોલે જઈ એવું બોલતા સાંભળેલું નહીં તમે જી મારો હાથમાં પાપી છે તમારો હાથમાં પાપી છે તમે શું ચોખ્ખા છો વકીલ શું પૂછે ચોખ્ખા સર આવો માલ છે ઇન્ડિયન મટીરિયલ પડવાની પી જાય છે સમજાવી બોલે ખરું આપડે બાદ હાસી છે ભગવાન ની પણ તમને સમવાયમાં સમજે નથી સમય શબ્દ સમજાતો ભગવાન ની વાત વાત તો હાસી ભગવાન ની ખોટી નથી પણ દવા તમે ઉકળવાની વચન પી જ છો જાય છે એમાં ભગવાન ખરા બધું હોય સમજવામાં સમજવામાં ભૂલ હોય શકે એમનું તો અહાસ જ હોય શકે હા એમનો અહેસાસ એટલે સ્વભાવ કા પુર પ્રારબ્ધ અને પુરસ્થ પ્રારબ્ધ ભવિષ્યતા સ્વભાવ અને કા પાંચ કારણ ક્યાં છે બરોબર તો આત્મા સ્વભાવ કરું એ આવતીકાલ નો મારો ભાગ્ય થઈ જાય ને જે કાળે મારો ઉદય થવાનો હોય કોઈ પણ કાળ તો છે એવો નથી આ ભગવાન ના પાંચ વાગ્ય માં મે આ સાયન્ટિફિક એટલા માટે મૂકેલું છે આ ભગવાન ની બાબત સમજાવું પાર નહીં આવે કારણ કે બેઠેલા છો તું સમજાવું તો થઈ જવાનું ગયા થાય એટલે કારણ કે લીધી આસન પેલું કરેલું છે ઉધન વધુ શબ્દ નો અર્થ પરમ અર્થ એનું નામ બો શું કરું જય શબ્દ નો પરમ અર્થ પરમ હર્થ સમજવું એનું સમજ બો હા પરમાર્થ છે પછી બીજો અર્થ કરવામાર્થ ને જય સત્રી રા આપડા સાયન્સ શીખી લેવું વાંકું કરે શું કામ છે અને સરળ હોય ત્યારે વાંકવું કરે એમ વિથ બધા રાખનારા એ માણસો નો મગજ જુદી જાતના બધા સ્ટેશન યાદ રાખે પોતાનું સ્ટેશન ભૂલી ના જાય એવા માણસો મગજ જુદી જાતના હોય સમજાય ને એટલે આપડે આપડા ની જે સુરત જરૂર છે સુરત યાદ ને કર્યા કે સુરત સુધી ના જવાય તમે સમજાય ને કહેવાનું છે સરળ કરવું ને પછી પાંચ વાક્ય ભગવાન ટાઈમ પકડી તમે કાચ પણ ઉતાવળ કરીએ એ વાત સમજાય અને જે આ જે પુષાક નથી પુરસાદ છે અને જે પોશાક થઈ રહ્યો છે એ તમને ખબર નથી દરેક જિલ્લામાં પુશાક તો થઈ રહ્યો છે ખબર નથી એને કઈ ખબર પડે એ ખબર ના પડે બરાબર જે વહી રહ્યો છે એનો ઉર્જો કામ કઈ બને કે નહીં બસ હમ પહેલા પછી પોતાની તૈયારી છે ઘટમાં બનારે કરતા વગર બધું જ થયું છે અરે કરતા કરતા નથી કરી રહ્યા કોઈક રીતે ભૂલ કરી રહ્યો છે આત્મા હા આત્મા ભૂલ કરી રહ્યા ને તો એ આત્મા જ નથી આધારે આ રખડતા આધારે રેખડપાટ થયો નથી પોતાને સ્વરૂપે છે એનો વિશેષ પરિણામ પણ થતા જાય છે પણ એ વિશેષ પરિણામ કઈ રીતે થતી બીજી બીજી વસ્તુ માં સંસર્ગ વિશેષ પરિણામો થયા છે એ સંસર્ગ સુધી ગયો એટલે થઈ ગયું સમજવા સમજી પાર નથી આવેલો અને દીવો હળગાયેલો ને એ દીવો હળગેલા બે થયા થઈ ગયો અને પાર નથી આવે હળતાલી છે આગમથી એક એક આગમ ત્યારે પાર આવે છે ભગવાનની પાસે મહાવીર ભગવાન મુનિ આવ્યા ધારણ કરેલો પુસ્તક ઉગાડવું ના પડે ભગવાન કે ભગવાન કેટલા અવતાર થશે બે ત્રણ થશે મારે મોક્ષમાં જવાના તારે ભગવાન કે છે કેમ પૂછો છો ત્યારે મેં અડતાલીસ આગમ બધા ધારણ કરેલા છે આપ જ્યાંથી પૂછો ત્યાંથી બધો જવાબ આપું તો ભગવાન કે છે કે તમે જે અડતાલી ધારણ કર્યા છે એ આગમાં પણ ઉશકી લીધું મજૂરો મજૂરો મજૂરો તમે મન ઉપર ઉશકીલ ફરો એટલે તમને હોય મળશે શું કે છે શું છે મનનો બોજો જ છે પુસ્તકો ધારણ કર્યા આ બધું માથે ઊભું મનનો બોજો છે ખાલી મન નો આંગળો માત્ર મન નો આંગળો ક્યાં સુધી ગુંજાય કરતો અને સંસ્થાન બહાર નીકળે પણ શાસ્ત્રનો મુદ્દે બહાર નીકળ્યો નથી કોઈ કે અડતાલીસ આખું બાર ભગવાને શું કહ્યું કે સો રૂપિયા મને થઈ ગયા થયા તમારા મન મન ઉપર બોજો લે ફર્યા કરો હું કંઈક જાણ છું હું જાણ છું એટલે આ તો ઘણું નામ કહેવાય છોકરા ના લાગે તેને સારા પછીથી કશાય ગયા નથી કર્યા જાણે બધું આખું શાસ્ત્ર અને કશાય જાય બી એનું શું કારણ છે ભગવાને કાસ્ત્ર એમાં નથી એક વાત કરાવી સાધ્ય બરાબર ચાલુ થઈ લાગે માલ આવડ્યું એ પોતાનું શુદ્ધ ઉપયોગી શુદ્ધ ઉપયોગી કરાય અને શુદ્ધ ઉપયોગી કર્મ બધાય નહી શુદ્ધ ઉપયોગી ક્ષમતા ધારી કર તમારો થયો એટલે તમે ઘટે વર્ષ પાછળ આવો એના ભગવાને જુઓ તમે કદાચ જોઈ શકો છો ગાય મળે બધા ભૂત પ્રાણી માં આત્મા દેખાય આપણને પછી અતિ વધારે આપડે કઈ જાણવાનું હોય ખરું આ વિગતે શું કેવાય વ્યુ પોઈન્ટ આ બે થઈ આજ્ઞા તમે કઈ હરકત હોય મને કહો કે રહી યાર દીદી આજ્ઞા પાડતો હા રોજ એક કલાક પાડો ને તો પુણ્યા સાલ નું થાય એવું છે સમાધિ માં હા એમ કામ ધંધો પરવાઈ ગયા ઉમર થઈ ગયા રિટાયર વિરાતે પરમાનંદ માં જયા કરો ને કોઈ આમને સમજાય વાત કરી સમજાઈ ગઈ ગધેડું કુતરું ગયાળું ગુલાબ નો ગુલાબના છૂટ ને આપણે થોડા તો ન કરીએ આપડે જાણી લઈને જરૂર હોય ફૂલ ની તો આપડે એ ફોડ કેવું કે હે ભગવાન જરા બહાર બેસો તો મારે ફૂલ લેવું છે કે એટલે એમની વિનંતી કરી બાર બેસાડવાનું પછી આપડે લઈ લેવું પછી મારા તમે એમને બારવાચીન કામ કરો તે નહી ચાલે છે બારવાચ માફક મૂકી જ લો છો બસ ના થોડા તમને સમજાવ્યું શર્મા સંજય વિશે આપણું સાયન્સ છે ઉધાર નથી નામ એટલે તમને આ બે વાક્યો સમજાય ને આ બે વાક્યો માત્ર અઘરા પડે એવા જવા માં કઈ પણ સમજાયું મારા કહેવાય સાંધું તમારી પાસે સાંભળ્યું કેવી રીતે એટલે આ બે વાક્યો ત્રીજું વાક્ય આપું છું ત્રીજું વાક્ય દેવા કેવી જોઈએ વાંચવાનો જરૂર નથી આવે ને સમજાર મેં કહ્યું મારી આજ્ઞા માં રહેજો આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ છે તો આજ્ઞા માની લેજો દેખાય છે મારી આજ્ઞા પણ ની આજ્ઞા હોય સિમંદર સ્થાની આજ્ઞા હોય એવું માની ગયું કહું ચલાવું એવું લાગતું આપડે ચલાવીએ છીએ પણ મનમાં એમ થયા કરે કમાઈએ ત્યારે આપણે હું કમાય માં કમાય પણ ખોટ જાય ત્યાં પછી ભગવાન ને ગાલી નહીં તમારા ગ્રહો રાશિ છે નહી તો એને ઘેર કોઈ છોકરાની બહુ આવી હોય ને તો એ ઘરમાં પગાર થતો હોય તો પછી મારા છોકરાની બહુ ગોરભગી આવી છે ને મોર ભગી એના આય તા ઘરની દશા બેઠી છે આવું આવું રોટું બોલે બોલે તેના દુઃખ પડે છે દુઃખ નથી પડતા નહીં ભગવાન બેઠા છે અરે જેનો આક્ષેપ આપે છે ને એ બહેનામાં ભગવાન બેઠા છે એટલે આ બધું કરી રોટું કરી દુખ લેવાનું રાત સમજીએ તો આપડે રોટું કરવાનું મન થાય ને તમે વાત સમજાય ભોગતા પગ તે કે છે શું કે છે કરતા કોઈ છે નહી નૈમિત કરતા છે કેવું છે આ જગત કોઈ કરતા જ નથી નૈમિત કરતા જગત ને નિરંતર વ્યવસ્થિત રાખે છે સૂર્ય ને ચંદ્ર ને તારાઓ ને બધી દુનિયા માં બધી વ્યવસ્થિત હવા પાણી બધું વ્યવસ્થિત રાખે છે અહીં મિલ ના ભૂગળા બધા કાઢી નાખું ખરાબ કરી નાખતા હોય છે લોકોને સૂર્ય ચંદ્ર સારા બધું વ્યવસ્થિત રાખે છે આ વ્યવસ્થિત ક્યારેય પણ થયું નથી આ જગત શાસ્ત્ર છે એ કયા સીટ પડવાનું નથી એટલે કાયમ વ્યવસ્થિત શક્તિ આ કરાયા કરે ખબર ને હવે એટલે તમારે વ્યવસ્થિત શક્તિ આ કરાવે છે એટલું અરે કહેવાથી સમજી જૂથ હોય તો તમે પૂછી જજો પણ આપી આ તમને હેલ્પિંગ કરશે વ્યવસ્થિત શક્તિ હવે પેલું જે ખોટું કેતા હું ચલાવું છું ભગવાન ચલાવશે બધું ખોટું છું સદન ખોટું આ સદન સાચી વાત છે હવે આ પ્યાલો છે કાચનો કાચનો પ્યાલો આપણે મારા સુડી દેવામાં કરવું છતાં નીચે પડે ખૂટી જાય તો કોને બોલ્યો કેવાય ગુનેગાડે છે આ પેલી વ્યવસ્થિત શક્તિ લોકો જોઈ શકતા નથી વ્યવસ્થિત શક્તિ તોડે છે અને જગત ને નિરંતર વ્યવસ્થિત જ કર્યા ખરે નિરંતર વ્યવસ્થિત જગત ના લોકો અવ્યવસ્થિત કરેલી વ્યવસ્થિત કરે મારે કેવું પડે વ્યવસ્થિત શક્તિ ને તો એક કપડા કાપી નો કાઠવાનો વાળો ધંધો ચલાવવાનો નહીં ચલાવવાનો નહીં તો તમે એક ડઝન લાવો હાથ પીડી ઉત્વ પીડી સુધી ભાજપ નહીં પણ વ્યવસ્થિત શક્તિ ને તો એના કારખાના ચલાવવાનું હોય એના વેપારીઓનું ચલાવવાનું હોય એના દલાલોનું ચલાવવાનું હોય બધા નહીં તો વ્યવસ્થિત એ ઉત્પાદન ઉત્પાદન એ કરી છે અને બોલી આલે છે સમજ પડે ની એટલે આ વ્યવસ્થિત કરતા છે તમારું આવે અહીંયા અંદર પ્રેરણા થાય છે ને તે વ્યવસ્થિત શક્તિ છે તમને ઈચ્છા ના હોય તેવા પ્રેરણા થયા છે સમજો નહીં અને તમે ઈચ્છા હોય તેવી થાય છે બધી વ્યવસ્થિત શક્તિનું કામ છે સમજાય ને એટલે હવે તમારી વ્યવસ્થિત શક્તિ તમારું કામ કરાયેલું છે હવે બિહારી કરતા તરીકે રહેવાની જરૂર નથી તમે અકર્તા થયા તો શું થયું છે એટલે પાછું કરનાર તો છે ને સંસારમાં જે છે અસ્તિત્વ છે સમજો ને અસ્તિત્વનું ભાન હતું અત્યાર સુધી પણ વસ્તુત્વનું ભાન ન શું હતું સમજે ને અસ્તિત્વ વસ્તુત્વ પૂર્ણત્વ ને આ વ્યવસ્થિત શક્તિ આપડે છે બેંક માંથી પાંચ લીધા અને સિગરેટ પીતા પીતા આવતા હોઈએ ઇઝીલી અને વાંચવામાં આવ્યું કે ચોરો પાછું સારદ રાહા તો આપણે સમજી જવું લતો ખરાબ આવે દબાઈ દો બોર્ડ વાંચીએ એટલે એટલે ગજુ દબાઈ દઉં ત્યારે લોકો ખુશ થઈ જશે તમને સમજાય છે ને એટલે આ ચાર વાક્યો તમને આપ્યા પાંચમું વાક્ય શું છે એટલે તમારા ચોપડા નું સિદ્ધાર્થના ચોપડામાં ખોટ ના જાય જોતા રહ્યું આનંદ શક્તિ છે તે આજે આપણે આ ફોરેન ડિપાર્ટમેન્ટ આ બિહારી બિહારી લાલ ડિપાર્ટમેન્ટ થયું અને હોમ માનતા હતા ફોરેન આ જ્ઞાન દ્રષ્ટિથી જો કોઈ આ તો તમારે ફક્ત એટલું જ બોલવું કે આ તમારા ફાઇલ નંબર વન ને કેવું શું નામ છે એનું નામ કે આપડે કેવું કે સવારના પર માં એટલું બોલો કે કોઈ પણ જીવને કિંચિત માત્ર મન વચન કર્યા દુઃખ ન હોય સમજ પડે ને તમારે જોખમદારી નૈમિત જોખમદારી છે માટે બોલવું પડે ફક્ત નૈમિત જોખમદારી કેવી છે હા ખરેખર તો સમજાવી નથી આ એટલે આ પાંચ વાક્યો એ દ્રવ્ય ને તો એ દ્રવ્ય હોય તે દ્રવ્યમાં જાય કેવું એટલે આ ગુણ જે ઉત્પન્ન થયા નહી મહાવિદેય ક્ષેત્રના અધિકારી ગુણ ઉત્પન્ન થયા અહીંના ક્ષેત્રને માફક આવે ના થાય તમને સમજાય છે ને એટલે આવતો આટલો અવતાર સભા નિકાલ કરીને મહાવિદાય જવું પડશે સમજાવ્યું તમે કામ કરી દેજો નહીં અને જે હોય આજે ભલે ખરી પડવું જોઈએ એની મહેરે બધું ખરી પડે શું થાય ખરી પડે કારણ કે એનો નિર્જાત થયા કરવાની આગળ નંબર લેવાનું એને નિરંતર નિર્જાત થયા કરવાની બંધ નહીં થવાનો બંધ નહીં પડવાનો સમજ ને બીજું સમજાવાનું છે નિષ્પક્ષ હા મુસલમાનો પછી આપણે વૈશાળ પણ એવું ના હોય આપણને હું જૈન છું એવું ના હોય ની આપડે આત્મા ધર્મ એટલે સ્વધર્મ મિત્રા ધર્મ કોઈ કયો ધર્મ આવશે મિત્રા કોઈ ભણ ના થાય ની અમારો જૈન ધર્મ કે અમારો મતગત એમ છે ભગવાન વિતરા નિર્મત હતા એવું નિર્મત હતા અને આ મત વાળા પાછળ નાખી દૂધ નાખી અને આ વ્યવહાર યુદ્ધ નથી વ્યવહારમાં મુશ્કેલી નહીં આવે પોતાનો અહંકાર ને લઈને પોતે અહંકાર થઈને આરો કરતો તો બધું વ્યવહાર બધા છે અહંકાર કોણ બધા છે અહંકાર હું કઈ છું શહેમા મરવાનું હોય તો પતિ નથી ને આમ સુખશો નહીં તમને સમજાવી ગયું છે ને બધું અંદર થી કબડું થઈ ગયું છે ને તો પછી એક ભરો સહી કરી પછી કોઈ માણસ ફરે જ નહીં પતિ કારણ દત્તાજી ઉપર સહી કરી પછી પછી ખરાબ છે સમજાય છે અત્યારે બધા એકામાં એકાદ થઈ પાલવાનું પસાર ગયું બધું કરે છે પણ પછી પાછી પૂછવે જશે નહી કારણ કે ક્રોધમાન માયા લોકો અત્યારે ભૂગર્ભ માં ગયા છે શું થયું ભૂગર્ભમાં બેસી ગયા જ્ઞાન આપીએ ભૂગર્ભમાં બેસી જાય છે પછી એ સાઈન વાર સુધી રહ્યા છે ભૂગર્ભમાં એટલે ભાઈ તમે સાઇન સુધી ગયા છો ત્યાં કહે કે દાદા વખતે સાઈન વાર સુધી પડી જાય તો ભાઈ આપણે આધારવી પછી પડાય સાંજ વાર ન શું કહેતો એ ગ્રોદમાં સ્વભાવ એનો એ કેટલા કેટલા વખત ભૂખ્યા છે સાઈન વર્ષ સુધી તો ભૂખ્યા રહેવાનો ખોરાક છે ગ્રોધમાનમાં આવેલો શું છે ખોરાક સમજાણો છો ધ્રોધમાર નાયા લોકનો ખોરાક કરી પછીનો ખોરાક હોય તેથી જોધમાર માયા લોક નો ખોરાક છે તે શું ખાતા જાણ હે આપણે એકા કરીએ મારા એમાં શિખેને ખૂબ દેજા ખૂબ એને એ હોય તો પછી મારા મનમાં પત્તાવ થાય સારું વધારે પડતું આ શીખે થઈ ગયું તો બચાવ થાય ના થાય પત્તાવ થાય હવે બચાવ થયા પછી આપણે તમે ગયા અરે મારા પેલા એમ કરતો હતો અને આ લોકો અહંકાર માટે શું કરશે ને એ દાવા લાયક છે ખબર પડે કે તમને એમ કે મારી ભૂલ થઈ જાય તો એને ખોરાક ના પડી પણ આ લોકો ખોરાક આપે છે ને નથી આપે બધા આપે રોજ સમજે તારી વર્ષ છોડે તમે ગુજરાત ઇન્દિરા નહીં ગયા તમારે માણવું ઠેકાડા કરો ખો એવું ઠેકાળા ના કરે કારણ કે આપડે આ બાજુ મૂક્યો શું થયું આપડે વાટો કમ કાઢ્યા દેખાડ નાખા સમજ ની શું કરતો હશે આમ કરતો હશે આમ કરતો હશે શું ખાતો હશે શું પીતો હશે સીતાભ છે એટલે નિશંક આજે આત્માની પ્રતિબિદ તેને ઉત્તમ સંકેત મોહની તેને ભાગે તૂટી જાય છે મિથ્યાત્મ ગુથા નો એના ત્રણ ટુકડા થઈ જાય છે મિથ્યાત્વ મોહની સમ્યક મોહની અને મિશ્ર મોહની સાંભળી ની મિશ્ર આ સમકીત થાય છે એને વિધાર સમોની જાય એટલે સમજ પણ તમારે તો કોને કહેવાય છે કે આત્મા કેવો હશે એટલો જ મોહ એ દાણવાનો જ મોહ જેને છે એને સમ્યક્રમો કહેવાય શું કહેવાય આત્મા કેવો હશે એ જાણવાનો જ છે એને મોહ કયો કહેવાય તો સમ્યક સમય તમારું મારી પાસે રાત માણસો આપેલું ઘણા માણસ માણસો હધુ હાથું છે કે ફરી આપ્યું મને છવ એક દાદા જીરંજન સાસો ભાગી તો એ તારું લક્ષ નહીં લે કારણ કે પોતે પોતે વિકલ્પી છે નિર્વિકલ્પ નું લક્ષ્ય બેસે નહીં એટલે જયારે કોઈ કોઈ જ્ઞાની નિર્વિકલ્પી થયેલા હોય તો એ લક્ષ્ય જાતિ સ્વભાવથી લક્ષા વિકલ્પી વિકલ્પી લક્ષ ધોઈ નાખવા પડે પાપ ધોવાય ત્યારે એટલે નિરંતર કરે છે નિરંતર લક્ષ આ લક્ષ્ય એટલે શું શ્રીમદ રાજ કે અનુભવનું લગશે પ્રતીપ શું કહ્યું છે આત્માનું લક્ષું એટલે પ્રતીતિથી પ્રતિ એને સંગીત કર્યું છે ઉત્તમ સંકીત સૈવ ઉત્તમ સંગીત એને પ્રતિભિમાં કહેવાય છે અને આ સહાયક સંગીત છે એટલે લપ્સ નથી જાય જાગૃતિ નિરંતર જાગૃતિ નિરંતર જાગૃતિ થાય એને ચકવણીએ કહ્યું બહાર વ્યા કરતી આ વૃત્યો નિજ ભાવમાં વ્યા કરે સમજે ને વૃત્તિઓ ક્રિયાઓ બધી થયા કરે ક્રિયાઓ બહાર માંથી ક્રિયાઓ છે વૃત્તિઓથી વગર કામની બહાર બહાર જશે પ્રવૃત્તિથી પોતાના સ્વરૂપ ભાર નઓ બહાર વ્યા કરતી શું ફક્ત બીજું બધું ફેરફાર ના થાય બધી ક્રિયા પૂરણ કલરની ક્રિયા બધી જ થયા કરવાની ભુજલની ક્રિયાઓ છે પણ ભૂજલની ક્રિયાને પોતાની મારી બેઠો તો તેની આ તેનું આ બધું પરિણામ ભોગવવું પડતું તો વૃત્તિઓ બહાર થયા કરતી વ્રત્યો વૃત્તિઓ અંદર ભાઈ એટલે પંચ મહાવત પૂરાણ થઈ ગયા કરશે શું કે છે એ વૃત્યો હવે પ્રગતિ કર્યું છે અને જો અમારી આજ્ઞા આજ્ઞામાં જેટલા રહેતો સૌરમાન નથી રહેવાય એવું એવું જાણું છું કારણ કે હું જાણું છું કે આજના કાળનો એકદમ ફીટ થાય કર્મનો બહુ લાયા નવ નથી કર્મ લાયા ભાઈ